એકાગ્ર બનાવે છે શું પણ પછી કઈ કરવાનું મને એટલું જ પોઈન્ટેડ કર્યા કરવાનું ત્યાર પછી ઘણી ક્રિયા બાકી રહે છે ભરેલા માસ માસ બિલકુલ મિલકત નથી પણ તમારે તો પાંચસો ડોલર જવા હું તમે હજાર લીધા તમારે તો મુદત માં ત્રણ મહિના માં આપી ગયું યાદ હા દસ લાખ ડોલર ભેગા કરે કરે ના કરે